શું કરું ના કરીએ લોકો આ બાજુ કર્યા કરે બીજા આપલું કરે છે એ બધા માટે શું કર્યું અને પેલા સારું કામ કરે પેલા લીડરશીપ લે અમદાવાદ માં આપડે તો સારા કોને માનવું આપડે રોગ મટે તો આપડે દુઃખ બટે તો બાકી દુઃખ ના મટે એ હારા તેમાં આપણે આપડે શું એ લોકો અહિયા માન આપવામાં શું જાય છે એમ કે છે કે અહિયાં થી જાય છે અને ત્યાં અમે તો કઈ હિન્દુસ્તાન માં અમદાવાદ માં સારા મંદિરો કે કશું બાંધવાના છે ની પોતે પોતાની જાત માટે વાપરી ખાતા નથી સમાજ સારું કરે છે ખોટું કરે છે એ એક દડો સાથે તજજ્ઞો કહી દે છે આપણને શું કહ્યું ખબર આપશે કે સારું કર્યું બગાડતા નથી અને જે સારું કરતા એ તો કેવું જ પડે ને કે આ દુકાન દારૂ છોડાવે કઈ હેલી વસ્તુ નથી માઉસા છોડાવે હેલી વસ્તુ નથી એના માટે બઉ સારું કરે છે ઘણું સારું કરે છે રત્નશંકર શાસ્ત્રી કઈ સારું સારું કાર્ય કરી રહ્યા છે જુલાબ હટાડી ને લઈએ જુલાબ થાય એવા વૈદ્ય શું વૈદ તો બે ટકા તારા આવે તો ગેરટી આપી એક ચિંતા થઈ મળી બે લાખ નો દાવો નો ડોલો ડોલર નો દાવો મળજો તમારે તો આ બધા ચિંતા વાળા બધા હાથ ના ચિંતા કરી દે સારો નબાણ થયું સારું શું કેવું મારે બોલવું પડ્યું શું કર્યું બધી બધા તો બંધાય છે અને આશ્રમ કરવું કારણ કે આશ્રમ જ લોકો આપડે શું કરે છે ગેરકંટાળે છે ગેરકંઠાવે તાજો માઇ ને દેશનું ભલું થાય બહુ સારું શું અને આ તો દેશના કલ્યાણ માટે આખું વર્લ્ડ કલ્યાણ કરવા માટેનું આ બંધ થાય છે આખું વર્લ્ડ ની નહીં આખું વર્લ્ડ કલ્યાણ એ પામે નહીં મનુષ્યો એટલા આજ મનુષ્ય શું થઈ રહ્યું છે તમને તમને ખબર ના હોય મને તો અંદર આવું દેખાઈ રહ્યું છે માછના તરફે એમ તરફી રહ્યું છે સાધુ સન્યાસીઓ બાવા બાવલી બધા માથા તરફે એમ થઈ રહ્યા છે કાર્ય કર્યું કઈ કરવા છોડ્યા નથી શું નથી છોડ્યું આ કાર્ય અનુભવ છે આપડે કરેલું બેન આપણું કરેલું કાર્ય અનુભવ નહીં આપણું પ્રોજેક્ટ છે ભગવાન એસા કરી દે ભગવાન કશું કરે નહિ ભગવાન તો વિતરાક છે બિચારા તમે નામ સંભાળો ને સરંતિ થઈ જાય શું થાય એમનું નામ યાદ કરો શાંતિ થાય પણ કાર્ય તો બધા કરો ભોગવા જ પડે મીઠાઈ હારું લાગે ને કડવા બુ શંકાઓ એ તો હારું જ કન્ટીન્યુસ પંદર છે ને પછી રોકડો રૂપિયો આપે તમે દેખાડી આપી દે તમને શું કઉ છું કે ભાઈ તું અહી આવી અને આયા પછી ફસાઈ તો પછી નીકળીશ નહી માટે તો પહેરેથી અહીંયા આવીશ નઈ તેથી જ અહી આવ્યા પછી ફસાયેલા પછી નીકળેલા નહી ત્યાં ફસા અહીં બોલવાનું તો ભસાવવાની જગ્યા હોય તો આટલી જ છે કે સુકે ફસાવા જેવી ક્યાં ક્યાં અહીં બધાએ પછી નીકળેરું નઈ કોઈ આ દેજે તે તે તે જ જાવું તો ઓ કસુઈ જાવ હંકે આ કે બહુમકો આ તીરી જી દે જાય લા નીકેર કે ને ચાલે જેટલી જગા જગ્યા કોઈ કાળવાડ માં ઓપન ટુ અને રોકડું પાછું ઉધાર નહિ મોક્ષ રોકડો જે માગવું તે નીકળેલી નહીર્વેલી નહી વાંચેલી નહી વિચારે અપૂર્વ વસ્તુ છે બધા જગત માં જે છે પૂર્વાનુપૂર્વી છે કેવું છે પૂર્વાનુપૂર્વી પરંપરા કર્મ બાજો હોય તમે એક દિવસ બધી ચૂક ભોગી રહ્યા છો એવું રાખતું લોકો કર્મ માં ક્યાંથી હોય તેફ સુખ કર્મ હોય માનસિક સુખ બહુ બહુ કર્મ પાકે છે ભેગો થયા પછી રાગે પડે શું તમને રાગે પડી જશે શું તે દાદામાં લક્ષ્મી કઈ બોલાય પ્રગટ થઈ જાય શું કહ્યું મેંચન ને પાસે કહ્યું કેવા જેવો માણસ હતો નઈ કંચન કહેવા જેવો હતો મેલ આ બાજુ આ બાજુ આપડે કેટલું મળ્યું એટલા થી સંતોષ માન્યો છે જેટલું મળ્યું એટલાથી સંતોષ માન્યો સમજતા મન નો છે એટલે આપણે કહી દેવું કે નથી કોલ કરે એટલે થઈ ગયું થઈ ગયું કે એમાં કશું એ ના લે તમે ના લે ને ના લે આવે લોકો ત્યાંચાળા બતાડેલા નથી ના ગમતું આપડે પોલીસ નામ છે તારું તમારું નામ શું છે ભગવતભાઈ ભગવાત આપડે પોલીસ વાળ ભેગો થાય એ તમારી હાથ કાઢી છે એટલે તક ઊભું થઈશું હું તો પાટલું જ બગાડું આપડે દુઃખમાં આ સંસાર એ દુઃખ છે મને ત્યાં પરવા નથી સંવા ગયો હતો ને વાત કરું થોડી પગલા ઉંમર મોટી પછી જઈને પગલા ભાવતો મારા થઈ ગયા બે હારે બોલે છોકરાકડે હારું મારા ફાધર મને કઈ તારો બળચરવાતો નથી કારણ કે મને મારું મોટું કરે છે પણ ભગવાને મને હેલ્પ કર્યું હોય મેં જોયું નથી દેખાય ફાધર મતલબ ઉપકાર માનો પણ આ તો ભગવાન જોવા ઉપર હોય ક્રિએટર અરે એ જો બધું મોફેલી જતો મારે જોઈતો શું કયું nobody is theater of this world at all ata bada nahi samajhva ti bada mai bataka parya theti ya bataka bole se sikai bole se nobody is theater of this world at all the god it creates correct by relative viewpoint not by real viewpoint e laukik bhasha ma the re bada baava baavo samjhya vager bol bol kara aaga aaga samjhya vager ga ga karya kara ભાઈ વાર્તી કેવું છે તો પછી આપડે મહાભારત ની અંદર દ્રૌપદી ના ચીર ખેંચતા હતા તારે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન કરે ખોટી આવે એ વાત સાચી કે ખોટી કે ખોટું એમ સાચી જ છે ભગવાન છે તો સાબિત થયું ને કૃષ્ણ ભગવાન ચીર પહોંચાડી એમ પેલી ચીર ખેચતા છે ભગવાન બીજે ખેડોત ના આવે કૃષ્ણ ભગવાન તો કઈ આપડે તો રિવાજ એવો છે તો કૃષ્ણ ભગવાન આમ કરીને આ તીર મારી તો નહીં મળ્યું આ તો બુ બુ ફસાડે ને વિજ્ઞાન વિજ્ઞાન થી બધું છે તમે તો બહાર ના પુરેશ્વર હતા શ્રી કૃષ્ણ આવ્યા ના યોગેશ્વર કૃષ્ણ શું કૃષ્ણ એને સમજો તો આ બાવા સમજો તા કીરપુર્યા યોગેશ્વર કૃષ્ણ આ તો લોકો આપણે દસણ કેવા કરે છે બાળકૃષ્ણ તમે પગે લાગજો હું આ ઘેટો મો બધો આ ઘેટો ને એ બો યાર બાળકૃષ્ણ શબ્દ સાંભળ્યો તમે રૂપક રૂપક રૂપક વિષ્ણુ શું નહી એ તો રૂપક હતું રૂપક મેળવતા ત્યારે લોકો ને કરવા માટે રૂપક મેલ્યા ત્યારે રૂપક નહિ માની લીધું આ લોકો એ શું થયું અને એની મૂર્તિઓ કરી અને આ લોકો તો એટલી બધી મૂરખ માણસો છે આપડા આગેવાનો આ બાબુ ગીતાની માતા કરી અને પુસ્તિક નાંગોળો લોકો નાખ્યા આખા હિન્દુસ્તાન ને મારી નાખનાર બાદ કર્યું આવ પડવાની પી જાય શું થાય પછી બીજું શું કર્યું ગાય માતા ગાયત્રી માતા હતી બોલવાની છે એમ કોલવાનું બંધ કરી જે બાબતો વિરોધી ઉધેરસે ના ચડવા પબ્લિક માં ઉધેરસે ચડાવીરા પૂરા નઈ ચડાવતા ફટાકાલે શું પિત રથ એટલે વાયુ અને તમો ગોળ એટલે કપ આપડા આપડા લોકો ને નાળીઓ વાયુ ને કપ થાય અને વાયુ ના હોય આપડા નાડી હોય આ લોકો આપડી નાડી સમજી આ લોકો ના સમજી શકે કે કફની ચાલે છે એ તો ધબકારા ગણું છે નાડી જોતા નથી આમ જોબકારા કેટલા થાય છે તે આપડા લોકો તો કીટની નાળી ચાલે છે કે વાયુ ચાલે છે એવું જોના ઉપર થી ખબર પડે નઈ હવે આ પિત કપ એ જેને બ્રહ્મા ને પૂજવા જોઈએ એવું આ લોકો સાયન્ટિફિકલી લોકોને હિતકારી થાય એટલા માટે રૂપક મેલ્યો તે રૂપક હું હાથું રેડ્યું બેઠા અને પેલું મૂળ કહે છે હવે રજો ગુણ એટલે કેવો ભાઈ વાર નીચે બેહાય નઈ આખો દર કોણ કર્યા મશીનરી કરતા મશીનરી થોડી વાર દાખ તો હોય થોડી વાર બેહાય નઈ એ રજો ગુણ કેવાય શું કે જોયેલા ભાઈ હવે સત્ય ગુણિક એકાને કામ જ બઉ આવે થોડા કામ ને વિચારવંત હોય બઉ વિચારવંત જીવન જીવતા હોય અને બઉ શાંત જીવન જીતતા હોય ગુણ હોય ગુણ કોઈ હોય કામ હોય તો ધકેલ ધકેલ કરે કરે નહી આ ચિત્તગુણી આ તમો ગુણ ને સત્ય માટે વધે તો તમો ગુણ થતો જાય ત્યારે બદલે આ લોકો મારી મારી નાખે મારું ઘણું કેવું પડે છે નાંગોળ કઈ નથી આ લોકો ને મારી નાખ્યો ત્યારે દીવા છે ને ડોરા નું ખાય છે ચોરી નહીં લાવતા આ લોકો ચોરી ને ખાય છે બધા એવા નથી હોતા અમુક અમુક માં છો અમુક અમુક સારા વિષ્ણુ મેં કહ્યું એ તારી હતું જ નઈ એનું વાત બધું બોલું હોય બોલે અભૂત ઉડાડી ગયું તો પાછું પોચવા જાય આપડે કહીએ ગીતા ગીતા નામની માતા જન્મ્યા નથી મંત્ર ની માથાડી થઈ રીતે રહીશું હે તમે હવે આ લોકો ને કઈ ઉધી આવે તે ના પાડેલી અજવાળું ડાબી દે એ લોકો જરાક અદવાળું થયું એટલે આ ભોગવનારા લોકો કેવા છે તમને કહું શંકા તમને ચૌદ લાખ નો નાદ જે દેખાય એનું બધા જાણવું છે ભગવાન હોવો જોઈએ આ દુનિયા નો જે ભગવાન હોવો જોઈએ તે તમારીમાં તે જ ભગવાન છે પણ તમારો અપ્રગટ છે અવ્યક્ત છે તે ભગવાન પ્રગટ થયો પણ એ કજું કરતા નથી ચારો નાઈ તમને આ લહેરી હરી ભવાય જ નહીં એક છોકરા ને કહે છોકરો આશીર્વાદ માંગીએ ભલો હોય તો આશીર્વાદ ફળે શું કહે નો સારો હોય ફળે એવું બિલકુલ કઈ ખાલાસ નથી હૃદય ચોખવવાય તો જ્ઞાન તો હોય જ નહીં પણ જ્ઞાન ના હોય હૃદય ચોખવું હોય ને તો બહુ શું કહે અને મેન્ટેન પૂરતો લેતા તે માનતો નથી અને થોડો અહંકાર હોય તો એમાં તે હંકાર તો હોય માણસ ની કારણ એક હંકાર બુદ્ધિ જતી રે તાર સાયન્ટિસ્ટ નું કે સમજાતું નહિ સમજી રહી ત્યારે અહંકાર ગયા પછી સમજાય કે સેન્ટ બુદ્ધિ ના ભાઈ બુદ્ધિ ના પ્રશ્ન પૂછજ મને શું બુદ્ધિ એટલે નફોન કોડ બે જોઈએ શું જોઈએ અને અમે આ કોઈ જી દોષિત દેખાય નઈ અને આ બધા તમને જ્ઞાન માં કોઈ દોષિત છે નહીં માટે મનમાંથી દોષિત છે નહીં એવું કાર્ય રાખીને વાતચીત કરજો શું થયું તમારા હિસાબી કાપી ગયો બાકી નહીં જગતમાં એ દેશી દેખાય છે કયું જ્ઞાન મળ્યું તને જગત માં ભટકવાનું નિર્દોષ દેખાય છે જગત માં બંધ થઈ તમારે જે બાજુ જવું હોય તે બાજુ જાઓ બિહાર વિવાદ તો અમારી પડશે ને બધા પૂછે છે કે તમને સુરત ના સ્ટેશન બંધ થાય કર્મ કરનારો કોણ ભોગવનારો કોણ આ બધી દિશાઓ જોઈ લીધી અને જે જોયું તે બુદ્ધિ થી પર છે શબ્દ પર છે તો આગળ ના થાય શું થયું ય છે કેવું છે અંધારામાં ઘોર અંધામાં દીવો ક્યાંથી લાવે છે આ તો પચાસ હજાર માણસ હતા એ ઇન્ડિયામાં કેટલાય માણસ હતા દાદા એક ક્ષણ વાર બોલાય નઈ એક રાત્રે કેટલી જગ્યાએ દાદા આવતા ધોરે દાડે હોવ ધોરે દાડે હોવ ભેગા થાય તે પાછા મને કહી જાય તમે કાલે આયા તા ને મારે હું સમજું ગયા અને દેખાયા છે આપડે ના બોલવું નહીં કારણ બીજા ના સંતોષ થાય શું એક એક તમે આવું આવું બોલ્યા હતા તમે વાત હું તમને ગાડી મોકલા કે દર્શન કરવાનું બધા મારે જાતે ઈરાન જાતે બોલી પડે શા માટે બોલવું પડે કારણ કે આપડે ચાલો ને આપડે બહાર નહીં આવે ના ડુગળા ફરી દર્શન છે શરૂઆત માં કોઈ માને નહીં આગળ પણ પછી ધીમે ધીમે ધીમે કઈ વાત કરીએ ને સમજાય ની બધા શબ્દાર્થ જ આવે સામાન્ય રીતે ગઈકાલે પેલા અમીન કેતા હતા કે પેલા પંચારી ના ચીર પૂર્યા એ સામાન્ય રીતે હવે કોઈને સમજ પડે કે આ વાત સાચી ના હોય કેટલું બધું અંદર હતું સોલિડ તો હોય પ્રમાણ અમુક હા દાદા બધા દાદા સપના દેખાવ છો सत्सर कोई कोई मुझे उभी थी जाए कोई ने मन एवं होत मन दुख नहीं हो હા એટલે આશીર્વાદ આપજો કે જેથી દાદા જેવું પડે એ રીતના બધું અને કોઈ જાતનો અને કોઈ જાતનો અવિનય ઉત્પન્ન થાય સત્સંગ કરતી વખતે એ ખાસ છે પણ થોડું હજુ ભૌતિક સુખ ની ઈચ્છાઓ વાળા ખરા એટલે દાદા પાછળ ના ના બોલું જ ના બોલીએ ના બોલીએ પણ આપણને ખબર પડે એવું નથી કેતો દાદા બોરું નહી પણ મત આવે તો શું નથી બધું બરાબર બધું બરાબર છે પણ દવે દવે બહુ એમ કે અંદર કર્યા કરે તું આમ ના કરે તું આમ ના કરે બધું આમનું આમ રાખે પણ કરવાનું છે તો કરતી નથી એવું બધું બહુ કરે તો ઘણી એમ કે હવે શું તો બ્રહ્મ થઈ ગઈ દાદા મળ્યા એટલે સમજે લાવવાનું એમના છોકરાઓ ની બાબત ના ઝઘડા બહુ થાય બીજું કશું નહીં મકાન લીધું મકાન લીધું અમે ત્યાર પેલા નિયમિત રીતે ચરણવિધિ થાય બધું થાય ક્યાં થયું બધું થાય પેલા અને આખો વખત મન તત્વ સ્વરૂપ નું માં છે તે છે બધું રહ્યા કરે હવે આ મકાન લીધું એટલે કામ પછી આવું એવું અહિયાં કામ તૈયાર જ હોય બીજું રાત ના સાડા હજાર થાય એટલે વિધિ વિધિ ના બોલાય એવું બધું થાય ને એટલે મનમાં કાયમ ઉચ્ચાપાત રે પણ પછી વ્યવસ્થિત છે આમ તેમ કરી પણ કામ કામ એવું સરસ છે ઉપર મારું નોકરી ઉપર આખો દિવસ દાદા નું જ બધું એક સેકન્ડ બહાર નહીં પણ પેલો મન નો આનંદ થાય મને હું ચરણ વિધી કરું તો દાદા એ તો અહંકાર નું જ કામ નહીં એ તો ખાલી મને લાગે છે ખાલી જ કર્યા કરે છે કે અંદર થી ખરેખર એવી ભાવના હોય ઓબ્ઝર્વ ના થતો હોય એનાથી નોટિસ ના થતો હોય હા તો એવા માણસો બહુ માથા કૂટે ના કરીએ અમે પછી અમે કહીએ કે બરાબર છે જે છે મો સાથે પછી બંધ કરી દીધું બંધ થઈ ગયો મોહ ભરેલો મો છે ને નીકળી ગયો નવો મોન થતો નથી જૂનો મોક્રમ થતો હોય તો હજી લી આવી મોતરી ગયો મોટ કેમ થાય એવું કેમ બોલાયું ના જોઈતું બધું ના જોયું જ નઈ ગયેલું મને બધા લોકો દાદા ઘડિયાળ લીધું નથી રેડિયો બધા નથી મને હું તો ખબર આવશે નાખો આ બધું એની વાત ખબર આ બધું કંટાળી ગયા છે આપડે એ રેડિયો તો કંટાળી ગયા નવા રેડિયા કોન ભરતી વખતે બધો માલ ભરેલો માસ નું શું થાય છે કે એનું પુન્ય પાપનું સરકાય છે કે ભી સવાસો ડોલર નું પુન્ય છે અને સિત્તેર ડોલર પાપ છે તો પછી એની વહેંચણી થાય પછી કુદરત ના આધારે આખી જિંદગીનું સરવાયું કેટલું થયેલું હોય અને પાપેલું હોય ત્યારે ક્રેડિટ માંથી પાછું તું શું કરું દાદા અરે આટલું આ શું કેવી મારે એ જોઈએ દાદા ફળો છે એટલે આ ત્યાં જે બધું લખાયું તું તે તારું હવા ડોલર રહેતી ગયા બધા શું થયું અને પાપ શું થયું કે તાર જે ગમતું થાય ગમતો થાય એટલે તેનું થોડું વખત ભોગવીયે પછી તું કઈ આવે હવે હું કેવા શું માગુ છું સવાસો ડોલર ત્યાં આટલા ડોલર ખટી રાખ્યા છે પચીસ ડોલર ના ધર્મ ને કહ્યું અને ત્યાં છે કેટલા નોર્પોર માંથી કપડા એકલા નો શાળા પહેરતો નથી કપડા તો એ એકલો અત્યારે હજુ તો મરી ગયો તું તો કેટલું લાઈન નેચર નો નિયમ છે કે નેચર બધું ગોઠવણી કે દાદા હવે અમારે તમને મળ્યા પછી અત્યાર સુધી તો જે થઈ ગયું તો થઈ ગયું 110 प्रकृति दूरी पाने पुरुषा દ મળે પેલા ભાઈ ના પુરસાદ જબરજસ્ત દીકરી પેલા આ અમુક અમુક માણસો નો પુરસાદ મેં જબરજસ્ત જોયું બરોબર તારે કરવો પછી બીજી બાજુ જોર કરે આપડે લગામ આપડા હાથમાં છે ને તો હું નાખે તો લગામ આપડા હાથમાં છે એ કઈ બાજુ નાખે નઈ નાખે તો આ તો માલ ભરવાનું બાકી નહિ રાખ્યું કેવું કઈ બાજુનું કે છે જોઈ ને જતો રહે માલ ભરેલો તો એની પર આવી ચી જોવાનો મોહ હતો શું એ મોહ ને લઈને આ